શંકપતિ તો મને હારું લાવ્યો હતો મારે ખરીદી છે ને કેટલો પૂંચારી ગયો એ યાદ આવ્યો મને યાદ રહે તો યાદ રહે ઈરાવા માટે યાદ કે ગા લઈ એક સે લઈ એના હંચો આ આ દે છે આહાર આવતા નથી અન પળી પડતું લે છે ડાવન ઈ જગ્યા તો છોડે છે એ બારેમાં હું જગ્યા એ કઈ એમની જ વાત કરી જગાડી આવે <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> ના ના ભગવાન તો પણ એ રોકડા આવીને ઉભા રે તો કોઈ કામ તો ના આપે નો આવે ને એ કામ માં આવે વિચરા છે મારો વિચરાટ છે હું તો પૂછું પ્રશ્ન મારા એ શિકારતા નથી કરતા બને છે એમ કેવાય તમારો ભાવ છે આપડે ખાતરી થાય ના ભૂલ કાઢના કોણ કવ વાતો કરી ને તેમનું પતિ પતિ એ બે ભૂલ ભાગી ચાર શક્તિ વધી ભગવાન હા લલદીપીપી દેખાડેલી ઊંઘ માંથી ઉખાડ્યું જવાના ભાગેલી જાગે જાતે પોતાની અંદર થઈ જ નીકળે ભગવાન ને આપણી વચમાં વિતરાગના આપણી વચમાં રહ્યું છે શું થાય કે ભૂલો ભાવી જાય એટલે કઈ બી પછી ઓછું ભૂલો રે છે ભૂલો પણ તમે તમે એકલા બાર વા નથી વધારે હોશિયાર છીએ એમને થપાઈ લેવી પડે એ તો હોય એ તો દુનિયા ને એટલે તેઓ આપડે મૌન રહેવું પડે હા ભાઈ તમે વધારે હોશિયાર હા એમાં જ્ઞાન મને કહેવાય છોકરા બોટાદ થઈ નઈ જાય ધર્મ થી આઈ ગયો નઈ કહ્યું કે સુનિલ મને સારા તો મજા આવે ખોટું કેવાય નિમિત્ત અમે કઈ નિમિત્ત છીએ તમે તો નિમિત્તે તમને લાભ નઈ થાય નિમિત્ત ના બોલે પણ કરતા તો ના જ બોલાય ને કરતા મંગવાનું કે દેખાય લઈને આવ્યું ના પડે લઈને આવું તો જે શાંત હું તમને ગયો તમને કહ્યું હતું ગઈ વાત જે શાંત ગયો ને બે ત્રણ જણ બેઠા કાગર માં લખ્યું હતું આપું છું તેનો બારમો ભાગ છે દસમો ભાગ મારે સાડા લાખ રૂપિયા આપશે એટલે દરેક લઈને આયા અને આ તો મહાન વસ્તુ છે જીવતો દેવું જે આજે બ્રહ્માંડ માં હાજર છે તેનું ડેરા છે આ મૂર્તિ ના કેવાય મારો ફોટો પૂજે ને કેવું હું તો કાલે હવા ના પણ હોય ફોટો નકવામાં જાય પણ આ તો રહેવાના હજુ તો એક લાખ વર્ષ સુધી સવા લાખ પર હજુ અમનો દેહ તો હવા લાખ આવતીપુર ની મૂર્તિમા બે મૂર્તિ મોટી મોટી મૂર્તિ બે ચાર પાંચ મૂર્તિઓ કરવાની છે કે ના માટે કયો પત્ર બાપાઈ એટલે ચાર ખૂટ્યા છે નાપાસ થયેલા ચાલે એવું ચાલે વૈજ્ઞાનિક રીતે ના ચાલે પછી આપડી રીતે ગામઠી રીતે ચાલે પણ વૈજ્ઞાનિક રીતે ના ચાલે પ્રકૃતિ ની ભીખ ગઈ નથી બેઠા હોય મને કઉ્યા કરે એ વ્યક્તિ ભગવાન થતો અટકી જાય પોતે ભગવાન પ્રોપર ચેનલ હોય છે ઓરખંડ તો મારે ઓળખ શું કામ લાગે પ્રોપર ચેનલ હોય છે જો નું કરે એટલું પોતાનું है। आपे, आपे एमने एमने कर्म सारा कर्म करवाज पड़े बीजे सारा कर्म करे तो भोगव तो आने समझ आज करके दिखाए ना कि भ्रांति जगत नुको अनेक कहते हैं बाकी वास्तविक कर्म ए, बोगो बोगो ना ना आपने ने, ने को कह જે દી ને તેના કરે નકશા ઉપર એ કઈ ખરેખર પાણી માત્ર નઈ પણ યોજના ઘડી તે પ્રમાણે શરૂ થવાનું હવે અહીંયા આગળ તો નકશામાં ફેરફાર થયોજના કરે ખરા તો યોજના ફેરફાર થતો નથી એટલે આ બધી યોજના આ બધું જે તમને ભેગું છે ઈજ ના પડે ઈજ ના પડે એટલે મુક્તિ પડે આપડે કેરી હોય ને એ કેરી નો ધર્મ ફળ ખાઈ છે અને પછી જે હોસ્તો હતો ને આપડે નાખીએ એટલે પછી ખો રહ્યો બીજ નહિ પડે આપે ને જે પેલા યોજના ઘડી હતી એની આ પરિણામ છે શું વાત પ્રશ્ન બધા એ લાગે લાગે કરવાનાવું રૂટકોજ જવું જોઈએ તમારી પાસે રે ત્યાં એટલો લાભ મળ્યો ને તમારી પાસે છે અનેક મળે પછી ફદો ગાય છે કોને પોકે એ બધું છે તે પદો જેને પત્તો હોય ને જેના નિમિત્તે લખેલું હોય બીજા કોઈ આ વાત આવે નહી શું કહેલું પોતે પેલું આખું ફર મળે નહી તૈયાર થઈ ગયું હોય ત્યારે પોતે થઈ દેલા એક વાર મારો હોય તો અમારો હોય તારે પોતે પૈણ જાય આમ થઈ ગયા હવે અમારા પણ ઘણા થઈ ગયા છે હવે હવે એવા ઘણા થઈ ગયા છે કે પેલા ફળ મર્યા ને જેવું જોયું અને આ તો બઉ જ જે માગે મારે તો કરવા માટે આવ એમાં શું નથી એમાં શું કરવાનું કોઈ દુનિયામાં કોઈ માણસ કરી શકે છે એ બધી જ ભ્રાંતિ છે શું છે ભ્રાંતિ આગળ રાખ્યા કેવું લાગે કે લોકો ને તો આ વાળી વાળી વાળી લાગે છે લોકો ને તો લાખ માણસો ને વાણી બારી લાગે છે લાખો ભેગા થાય તો આની કદી જવું ના હોય લાખો ભેગા થાય તો હજી ખસી જવું લાખો હોય નહીં એમ મા એવું થઈ જાય છે કઈ કથા બેઠી હોય ને અને માણસ એને મન માં થઈ જાય હું બેઠી હોત તો સારું નહીં આપડે કથાઓ હોય છે કથા કથા ચાલતી હોય આપડા મહાત્માન થઈ જાય કેરારી બાપુ સદન સુખા ને કચ્છ પોતા નઈ નઈ એટલે એવો પોતે ચોખ્ખો છે એટલે નહિ તો કોઈ બાપુ ચારણ ના આપે અમારા ઘર કથા બેઠી હતી આપે હે એ તો આપણું પહેલું પહેરી પૂરી પાસે રહે ની પહેરી પૂરી એટલી સારું હરુમનજી આ લોકો મારે લોખંડના લોખંડના સ્વાબલે કીડીઓ ચડતી હતી લાલ અશુદ્ધ હાશુધા અશુદ્ધા અશુદ્ધા હું તમે કાઢો ને રાધા દ્વેષ અ હૃદયમાં છે આત્મા એટલે આત્મા ઉપર આવરણ થયેલું તું આત્મા ઉપર નું આવરણ સુરે આજે ક્રાંતિ વાગ્યા છે જેવો છે આત્મા પણ અમુક રીતે બેન બાદ કોળા હોય આત્મા નું કારણ હુશલ નથી અશુદ્ધાશુદ્ધ શુતાર શુતાર શુતાર શુતાર એટલે શુતાર શુતાર આટવાલ શુતાર ના ઓટકા ગઈ શુતાર ડબબગે એકતા ને ભેરે ભેરે શુતાર ડબબગે એકતા આ છે શુતાર માસા રાગરે રઈ હોય इत्यादि એવું થાય છે નઈ કે જે થાય છે તે આત્મા છે અને આ જે થાય છે એમ કરતા હોય એટલે અપમાન કરીએ ઘેર મળે તેને શું કરવાના એક લાગે તો એ બજાર માંથી માને છે આમાં હૃદય માં આત્મા છે હૃદય માં આત્મા નથી મન છે શુષ્ક શુષ્ક શુષ્ક મેં મન તો અહીં આવી છે શુષ્ક શુષ્ક મન દલે માં તે શુષ્ક શુષ્ક દે મન પી પ્રગટ થાય શુષ્ક શુષ્ક શુષ્ક આચિત કરજે બની રહે શુષ્ક શુષ્ક શુષ્ક શુષ્ક શુષ્ક નબળ દુબ શુષ્ક શુષ્ક શુષ્ક આત્મ જ્ઞાની વાણી કઈ રીતે જુદી પડે કદી રીતે દેખાવા શબ્દો એના એ હોય પણ શબ્દો એના એ હોય પણ ટોનમાં ફેર હોય ને એટલો બધો ફેર જ હોય ને શુદ્ધ કદી હોય લોકો આ તો મારી પાસે ભેટે ના હોય કે જોડે હોય શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા તેને શા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા કઈ શ્રદ્ધા કઈ જ્ઞાની એવું એવો નહીં શકતા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા લડમલા કરે એમાંથી જ્ઞાનખોરી કાઢે આમાં લડમલા કરે એમાંથી જ્ઞાનખોરી કાઢે કે એમને શ્રદ્ધા એમને શ્રદ્ધા ના બોલે શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા એવું શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા સત્તા સત્તા સત્તા સત્તા સત્તા સત્તા નીરા કે વાત કરે સત્તા આગળ બેસે સત્તા સત્તા સત્તા સત્તા સત્તા સત્તા સત્તા સત્તા સત્તા સત્તા સત્તા સત્તા બીજા સંજોગ <laughs> આપણે એક બીજા અમારા છે તે વખતે એ શું કરે જઈ રહ્યો દાદાજી ઉતરી જાય ઉતરી જાય પછી થોડી ઘી જઈને કઈ બોલાવે તો આવે તો આવે તો આવે જોઈએ કરતા ના મા વ્યવસ્થિત કરતા બોલાવનાર નહી કરતા ના મને વ્યવસ્થિત કરતા માનું પાછા બોલાવે વખત ચાર વખત પ્રકૃતિ નો રક્ષણ કરતો નથી એટલે આનું પોતા પણ પ્રકૃતિ ને રક્ષણ કરે પોતા આત્મા થઈ ગયો પછી શું કહે થઇ જો પ્રકૃતિ મારી નો એમ કે રક્ષણ કરવાનું રક્ષણ હા હું એવું નઈ કરું તમારે રક્ષણ ના કરવું પણ આ જ્ઞાન એટલું આપડા મનમાં એમ લાગુ છે જ્ઞાન આવું જોઈએ વાતર નહી માગતો હું તો જ્ઞાન જ આ જ્ઞાન આવું હોવું જોઈએ વર્તન તો એ શ્રદ્ધા પ્રતિથી ફિટ થઈ જાય પછી જ્ઞાન અનુભવ આવતું જાય એક અવતારી પાડ્યો હોય કોઈ પાછું નિરાદા હોય ફિટ થઈ જાય ચાલુ પ્રતિથી માં આવે પછી હા અનુભવ માં ગોસ ખાયા કરે થોડી વાર પછી કરી ના થાય મને તમે કઈ ખાય ને બે ઉતારી અત્યારે અરે દાદા કોછો એટલું સહેલું નથી એ કોછો એવું સહેલું નથી હવે એવા કેટલા મહાત્મા જે ભગવાન જાણે ઉતારી મૂકે ને બાદશાહી થી ઉતરે ને બાદશાહી ની બે એવા કેટલા માગવાન જાણે ગાડી માંથી ઉતારી પાડે પછી બાદશાહી થી હસતા પાછા બેસે બોલાવે તો કે એવા કેટલા મહાત્મા છે ભગવાન જાણે શું છે આ વાત કરીએ કે આ વાત એને શ્રદ્ધાઓ કરી ને તો ધીમે ધીમે અનુભવ થતા જાય આગળ ગાડી બધી ઉતાર્યા વગર જ મોડા પડી જાય છે તમારી જોડે બે હવા ના હોય તે જોઈ લો મજા પર મોડું નાતું રાખે એટલું જ તમે પૂછો કશું થયું ના ના મને કશું થયું નઈ અમે કેટલી થઈ ગયું હોય કરવાનું પાડોશી થઈ ગયા એ રાખવાનું આવે તો બધા ઓછું કહે ઉતારી પાડે તો બોલાવો તો પણ વ્યવસ્થિત થઈ ગયા ચોક્કસ નિયળા એ ખાતે થઈ ગયા ના તો ભાઈ વાત બધા પ્રસંગો એના પ્રકૃતિ છે સાધન છે લોકો ને જાણવા માટેનું અક્રમ માસિક એક જ સાધન છે લોકો ને બહાર ના જે સત્સંગે પણ એને એને કોઈ ખબર નઈ એ માસિક માસિક જ આજે તો દાદા શું જેવા ઉપર હેડિંગ રાખે સજવાણી અરે આવું કામ આ તો છાપ છાપ કર નથી વધતો ભાઈ બાકી મને બતાડે કોઈ પણ માણસ ને જો આ લેખાયો દાદા ની વાયુ લખીને બઉ કયું છે પણ થોડો વખત દાદાજી સોંપી દો ને થોડો વખત લખું છે આપડે કઈ હોય ને તમારે જે તમારું લખેલું છે તે કોલ પર ઇલેક્ટ્રિક જે પર ફાઈલો મોકલી તમે રક્ષણ એમાં એમાં કેટલી તકલીફો છે એક આ પુસ્તક એ જ મારવાનો છે હા તો વાગે ત્યાં ત્યાં ત્યાં આ છે આ આ ઓ છૂટવું જોઈએ પેલા એકલા છૂટેલા છે પેલા ઊંચા આવ્યા છે ભૂમિકા સુધી થઈ ગયેલી ભાઈ હા દાદા ભૂમિકા એ રાતે આપણને અમૃતભાઈ લાગ્યા સંતો ભૂમિ તપોવન થયું ને હા દાદા હોવું જોયું વૈજ્ઞાનિક હા સાધો પણ પેલા જેવો નઈ ચક્કરિયા બાકી ને થઈ ગયા પેલા બાવા ખાય ને વૈજ્ઞાનિક હે ઇલેક્ટ્રિકા આપડે બધો તૈયાર થઈ ગયા સમજી ગયા છે કે આમાં કોઈ પણ પ્રકાર દુઃખ ના હોય એવું સમજી ગયા છે આજના દાદા ને ગાજે બી ને તો અંદર ખુશી નઈ ગાડીમાં જે દુઃખ નો તો આત્મા હે હોય જેને